પણ મોટા થવામાં મજા આવે છે નેજા કે નાનો મમ્મી આવો મમ્મી પેલા થી કેવી હતી તારે માપથાન પેલા કેવી હતી જોવા જઈએ તો બોલાય ને હવે જ્ઞાન લીધેલા છતાં જ્ઞાન ના પ્રય તો એની આગળ ના બોલાય માં કોઈ બી વસ્તુ છે સર બોલી જોયા કરવાનું નક્કી કરે સહન કરવાનું સહન થઈ શકે માણસ લીધેલું છે તમારે હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા શુદ્ધાત્મા શુદ્ધાત્મા એવું કર્યા કરો ને અને જોયા કરો બસન કરવાનું થયે કામ સારું થઈ જશે સફળ થશે સહન કરવું એ બધું કુદરત ની આ હિસાબ છે બધા જ વાંક નું દિવાળ નથી હોતું એટલે ભોગવે ભૂલ કોને ભોગવવું પડે છે એની ભૂલ છે અને એવું લખ્યું ભોગવે ભૂલ બી સાબિત કરવું ખબર પડે હા જાગા છે કોઈ બધું દંખ નહી મને દંખ રેજ નહી કોના પ્રત્યે દાદા બધે એવું ને કારીગર બાર સદી મુવા કરતો હોય પાડોશ માં રહેતો ના પડે જેમ આપડે આ સુસ્તા સમજી ગયા નમો નમો છું વસ્તુ જુદી હાવ સદન જુદી જગત માં થવું બઉ મુશ્કેલ છે તેથી કહ્યું ને કબ એનો માર્ગ મળે નહિ મોક્ષ નો માર્ગ મળે ત્યારે બીજા પચવનારા હોય હેરાન કરનારા હોય હેરાન કરનાર જ હોવું થાય ને આપડે સમજી રે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 કરવાની બંધ રાખી સ્ત્રીનો દોષ નથી ગ્રહસ્થ પણ એથી ભગવાન કે આ એકલું જ મુખ્ય કારણ નડે છે બધો સંસાર ઉભો થઈ ગયો તે મને બઉે નથી તમે સાંભળો તો તમારું આવી બને એવું નથી મરદાલ આપડે ના સાંભળીએ આપડે કઈ ચલિયામાં સાંભળવાનું તરત વળી વળ્યું થઈ જાય ગુણધર્મ છે મન નો ધર્મ બધા આવે વિરોધા પાછી કોણ ઘડીમાં ઘડીમાં ઘડીમાં વિચાર લાવે તો પે હું ના બધી જાત ના બધી જ જાતના બધા રંગ પૂરેલા છે એક જાતનો રંગ નથી પાયણા ત્યાં પરિણામે ના એતો મારી પાસે છે એવું બરાબર પારણાય પછી રંડા મને કિંમત પછી હેરાન કર્યો નથી ગુસ્સા પ્રાપ્ત ગુસ્સામાં ના પ્રાપ્ત કરે બઉ હેરાન કરે ના ગમે જુદો પડ્યા ઘરે કરે મન જુદો પડે ને અહંકાર સુખો પડે આત્મા સુ કરવો પડે ના ગમે એટલે સુખવો પડે અને ગમતો બસ આ મન ની જોડે વ્યવ પાડે આ લાકડો હક છે કઈ આત્મા હળવાનો લાકડો હગે આત્મા હવે એને ફક્ત અહી ભસ્તીનો જ આધાર લીધેલો છે વધાર લીધો નથી કઈ બાકી કવિતા કરતી કોઈ બધું નથી કેટલાક કલાક કલાક વિચારવા જેમ પેલી માટી બમણતી બમણ્યા જ કરે આપડે ઉડાવી ઉડાવી ઉમડ્યા જ કરે એવું મન એ ગાંઠો હોય આપડે શું પણ આપણે આપડે મનમાં બોલીએ રે તો એ પાછી બોલતું પણ બોલતું પણ એકદમ જોશ થી બોલીએ ને મામલાગર ચાલે એવું નથી સુધારવા માટે ગયા સવારે ગાડી ગયો પછી આમ કરી ગાડી આવી જતી સીતા એવું જગત કૃષ્ણ ભગવાન ઘણું ઘેર થયું છે પણ મારી ખરાશ થઈ ગયા મારે છે આ જગત આપણા ધાર્યા પ્રમાણ થાય નઈ એના કરતા આપડે છેટા રહેવું જોયા કરું આ જગત આપડે ધાર્યા પ્રમાણ કોઈ થાય નઈ થાય એવું કરવા છે તો માર ખરામ થઈ જવાનું આવતા બહુ બગાડીએ આ તો સંસાર સ્વભાવે થી દગો જ છે આ તો પુરુષ દગો નથી સગરો દગડો નથી વાયુ સગો નથી સંસાર નો સ્વભાવ કેવું છે જ્ઞાન જો લીધું હોય ને સીધું મોક્ષ જવાનું હોય તો ગ્રસ્ત પણ જોઈ દેવું પડે એવું જેવું ન એ તો લાખો અવતાર ટેસ્ટ ના એવી કરે છે બીજી બાજુ આ તો રાગ જો જે ખૂણા ઘો છે રાગ નો સ્વભાવ ગયો છે જે ખૂણા ઘો તો કહી જાય એમને એક ગુણામ જ કાઢી દીધું રાગ આમાં સુખ નથી સ્વતંત્ર પણ સ્વતંત્ર કરવાનું શું છે સ્વતંત્ર પણ સ્વતંત્ર સિવાય બીજે બીજાનો દાવો ઉભો રહ્યો મેળો સરખી સરખા હોય તો એવું બધું છે નહિ કેસ વાળા નથી સરખી ક્વોલિટી હોય એના કરતા ભગવાન બે જોડે કરો જ્ઞાની માણસ મળવાના જ નથી આ ક્ષેત્ર જ્ઞાની રહી કરી દેવાનું એટલે જ્ઞાની બાષમકાળ એટલે દેવગતિ માં ક્યાં ગઈ પણ ફરી મનુષ્ય મળે તો બઉ સારું એટલું બધું જય કરશે આ દુષણકાર એમ નામ જ દુષણકાળ પણ દાદા ને કોઈ મોક્ષી જવાની ઈચ્છા હોય તો ભી શું કરી શકે પછી આટલા બધા મોક્ષ થાય કે નહી મન થી મોક્ષી જવાની ઈચ્છા તો હોય ને મન થી મારે પાસ થવું જ છે તો મને પાસ કરવા માટે હું અભ્યાસ કોઈ બધું કરું છું તો મને જોય એવા ગુરુ નથી મળતા તો પછી કેવી રીતે થશે અત્યારે ઉઠવાય નથી ને ત્યાં બોલાતા મહાત્માનુષ્ય મનુષ્ય મહાદુલ છે ગતિ વિશેષ ભય છે એમ જાણો જો ભૂલેથી કે બંધું હોય ને તો ચલો ભાઈ પાછું લી આવે મારું પાછું મારું મન અરે તને બહુ દુખ દે ભલે દુઃખ દે પણ મારું મન માલું છે બીજાનું બીજાનું મને આવ્યું પણ લાગે સાપ ની જોડે એવું કોઈ બી કોક તો મને કઈ વિચાર માર્ગ માં સારું છે દેવગતિમાં જાય એવા છે ને હજી છે ખરું પડે કાળ થોડા વખત આવશે ત્યારે સારું કાળ આવશે પતિ મુ એકદમ કાળ નખો નથી આ પણ મહાદુઃખ એ કરીને કાળે છે આવું તો બોલો જો મગજમાં જ કોઈ ના ન હોય તો હજી સવાલ હું પણ તરત જ આવીને ઉભું રહે છે એ હું નો આવેંડક થી કામ લઈ લેટલું ધર્મ ધ્યાન રાખ્યું એટલું ધર્મ ધ્યાન કઈક રાખે તો બઉ હું ચૂપ બેઠી છું પણ અંદર કેટલી હોય અંદર થી થઈ હોય ને આમ દેવગતિ ને ખાસ રોદન નથી કરતું બાર જાગી ગયો રોજન કરે કોઈ ને દુઃખ લેવાના ભાવના નહીં વિચાર નહી અને વર્તન એનું નામ ધર્મ ક્યાં વર્તન વર્તન દાદા કુતરા ને ડુબ દેવાની ઈચ્છા ના હોય અને મૂળા ના એક્સપ્રેશન થી વર્તન માં આવી જાય છે તો પ્રતિક્રમણ બી કરીએ આપડે એવું છે ને બંધુક ફૂટી ગયું વાગી ગઈ એટલે ગુનેગાર બની જ ગયો ઈચ્છા નથી આપડે ઈચ્છા નથી મારવાની હા કુકી ગઈ მომી તે કુવિના દે ગંતે ગંતે કુકી મેરી એટલે ને એટલે ત્યારે કાયદો ના જલે કે મારો વિચાર નતો ના કુકી ગઈ ના તો હકીકત તો વળી એજી ઓ માડીને બહુ સરસ છે હા આપનો તે બધી આધિક પર સત્તા માનતે માટે બાર દસ ઓગણીસો છોતેર દાદા દસ ની ભગવાન નો ઘટ તો મારે દર્શન ના થાય ક્ષય થવા મળે ક્ષય ક્ષોક્ષમ ક્ષ ઉમ કેટલીક ક્ષય થઈ ગયું બીજી ઉત્સમ ભાવ પડી રહ્યો ત્યાર પછી પ્રગટ થાય સંકેત નહીં તો સંકેત રહ્યા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 કેમ કેવાય એના માટે કઈ આપડે બિસ્કીટ લઈને આવતા હોય મેળીટ ના ખ્યાલ ને ઘઉં આપો એવું કશું બોલતું કોઈ બોલો કુતરા શું માગે એ થોડું આવ્યું આપી દીધું એટલે સંભાળ નિકાલ કરો એટલે હવે માણસ ના ફાવતું હોય ને આપણી જોડે એના મનમાં શંકાઓ પડ્યા કરતી નુકસાન કરે છે શ્રદ્ધા બેસી કઈ કારણ છે એ કારણ હવે આપણી શ્રદ્ધા તો હે આપડે ખોટું ના કર્યું હોય કે કર્યું હોય કે ના કર્યું હોય તો પણ એ કઈક આગળનો હિસાબ છે શું કહ્યું એટલે આપડે કહ્યું ના કરવો પડે કાકા આપડે કઈ આ જિંદગી મત મેં તારું કશું બગાડ્યું નથી અરે પણ આ જિંદગી ના બગાડ્યું ગઈ આવતાનું છે તો જ એને દુઃખ થાય નું નહિ તો કઈ દુઃખ થાય ખરું તોથી ના સમજીને ફલ છે અને કેટલાક ને ફાઇલ મોટી બસું હું લઈ લે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 દેખાવા માં ન્યાય ના હોય આ પાંચ ન્યાય સ્વરૂપ ના લાગે આમ થઈ દુકાન પર હતા લોક કે છે કે આ અન્યાય કરી રહ્યો છે બધું છે ન્યાય સ્વરૂપ અન્યાય સ્વરૂપ લાગે છે અનુભવ છે એમના હિસાબ છે બધા વ્યવસ્થિત સમજણ વ્યવસ્થિત છે આપડે તો આપડે વ્યવસ્થિત આપણે ત્યાં આગળ ત્યાં જોચારા ખરામ જોવા જવું દવા જોઈએ એટલે હાલ એને કઈ હાથ ફેરવો તો હાથ ફેરવી હાલવો પણ બીજું બધું વ્યવસ્થિત બીજું બધું આપણે જોવાનું જરૂર જે આપણા આપણા ચિત્ર પણ ના કરી શકાય કે શું થઇ જશે દેહ તૂટી જશે એક રહેશે એક તૂટી જશે સંકલ્પ આપડે કરવાનું ના હોય એ તો વ્યવસ્થિત તાપે આપડે આપણું કાર્ય કરી દેવાનું શું કરવાનું તમે ના કરો નઈ તો એ કરાવડા લક્ષ છે આપણે આ જમણા હાથે જમતા હોય અને ડાક્ટરે કહ્યું કે આ જમણા હાથે દાવા દાડા જમશો નહીં નહીં તે તરફ રાખશે તો એ પાછળ ભૂલી જઈએ પાછા જઈએ કાંઈક સેવ પડેલી છે અભ્યાસ છે એટલે થોડો વખત ઉપયોગ રાખીને પાછે હાથે ઉપયોગ કરવો પડે એવી રીતે આપણે આ શુદ્ધાત્માનો જોવાનો ઉપયોગ કરવો પડે તમે તમે ચોપડા લગતા હોય જે આવે એ બધા સિદ્ધાર્થમાં જોઈ ને લખો વાંધો કરો નામે કરીએ જમે કરતા પેલા સુદ્ધાર્થમાં જોઈ અને ભાઈ ને જોઈ અને પછી આપડે જોયું આપડે કઈ ઓછા સુદ્ધાર્થમાં નામે જમે કરવાના ભાઈ ને નામે જમે કરવાના છે સિદ્ધાર્થ માતા દર્શન કરવા દેવા પણ સાધના આમાં રહીએ રહેવા માટે પેલો અભ્યાસ કરવો પડે પેલો પછી એની સહજ થઈ જાય અભ્યાસ કરી દીધો પછી એમને એ ચાલે કરે ચાલે કરે ના ચાલે એટલે આટલું કરજો આવેલી છે આજ્ઞા આપી છે એટલે ઉપયોગ એ આજ્ઞા પાવી એ તો મુખ્ય ધર્મ જ એ કોઈ ધર્મ નથી આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપિક માર્ગ માં શીર્શંકરો ની આજ્ઞા પાડવાની હતી આ અક્રમ માર્ગ માં જ્ઞાની પાડવાની છે તો આખું તમામ સંસ્થાનું સ્વરૂપ આઈ જાય છે સમજ આપડા લગતા હોય તે આપણે ફાઇલ શું કહ્યું એ ફાઈલ એની જોડે સમજાવો નિકાલ કરવો પડે એને કહેવાય નઈ કે શું મારી છે મનમાં સમજી રાખવાનું તો ફાઇલ છે ફાઇલ તમારી આ બે ફાઇલ નંબર વન નુકસાન કરતું ના હોય એટલે પ્રતિગમ કરવાનું નહીં ભૂલ ને જાણવાની કે આ ભૂલ થઈ ગઈ સમજ ની અને એક ભૂલ અતિક્રમણ થયું હોય કોક ના પ્રત્યે અતિક્રમણ થઈ જાય એવું થઈ ગયું ગયું તમારે મોટાભાઈ નું નામ મળી ગયું હતું મને યાદ રે એવું છે ભૂલી ગયો આપડે ભૂલી ગયો ગોઠવી લીધું તું મેં એટલા માટે એમનું યાદ નાખ્યા એટલે પછી આપડે કઈ મળી પ્રતિક્રમણ કરી લો આ અતિક્રમણ કેમ કર્યું કઈ પાડોશી છે કેવું પડે ને એની જવાબદારી આપડે માથે છે એટલે આપડે મનીષભાઈ ને કેવું કે અતિક્રમણ કરેલો એનો તો નથી એમને પણ એનું પ્રતિક્રમણ કરી લો કઈ શું કેવાનું હા અતિક્રમણ કર્યું નહી તો નઈ કસ્ટી લાગુ આ કઈ ચારો ખૂટી ગયા કે એવું છે એવું થઈ ગયું કે પૈસા કઈ ખોવાઈ ગયા એનું કઈ અતિક્રમણ નહીં દુઃખ થાય એ અતિક્રમણ શરીર છે સંયમ એટલે આપડે સંસારમાં રહેવાનું ફાઇલો બધી ઉભી છે બધી અને કર્મ ખતરા ઘર ના એટલે અતિક્રમણ થયા વગર રહે નહીં અતિક્રમણ થાય એટલે પ્રતિક્રમણ કરવું પર તમારે પ્રતિક્રમણ કરવા જ ના આવે શુદ્ધાત્મા ને પ્રતિક્રમણ કેવું તમે આ ક્રમિક માર્ગ માંથી બારમા આવે પ્રતિક ના હોય તમે સમજ ને દસમા માંથી ઓળંગી અને બારમા માં આવે પ્રતિક ના હોય લક્ષ બેસે હું શું કાયમ લક્ષ બેસી જાય પ્રતિકોણ પછી ના હોય શુદ્ધાત્મા થયા પછી પ્રતિકોણ શું પણ આ તો અક્રમ વિજ્ઞાન છે માટે કર્મ ખપા કરનાર લાગવો જ પડે ને હવે એમાં કેટલું આપડે મમાને એવું કેવાનું ભાઈ જરા બે શબ્દ માથા બોલાઈ ગયા મારી ભૂલ થઈ આટલું બોલો પેલો ખુશ થઈ જાય નાના કાકા તમે મોટી મન ના થાય છે આ તમારું ચંદ્રકંત છે પિતાઓને જ્ઞાન આપ્યા પછી જ્ઞાન આપ્યા પછી કયું હોય મન તો આંબળે ચડી જાય મોડે ના બોલે મન મોડે તો ના બોલે પિતાજી છે ના બધાય પણ મન જાય ના કરવું જોઈએ મન એ મોક્ષ માં જણ માટે લાયક થયું શું થયું ખુલ્લા મન એકદમ પાર જાય ને અમારે ખરેલો હોય કોઈને મળી ચડી તો નાનું છોકરું અમથું ના ડુમાયે ને કઈક આપડે એના એને એની કઈક આચા પૂરી ના કરીને તો એ તો કિલ્લો જ કર્યા કરે માટે એને કઈ સમજવું જોઈએ છે બધી આખી દુનિયા આપડી ફાઇલો છે નહીં અમુક છે સમજાય ને મરી જાય જોખમદારી તો ખરી ને જોકે આપણા આપણા વિજ્ઞાન નથી માલિક નથી ને એટલે અતિક્રમણ કર્યું પ્રતિક્રમણ કરવાનું કે ના ચુકાવું જોઈએ શું કહ્યું વખતે આવું કઈ ભૂલથી કઈ ઝાપડતા ગયું તો આપડે એનું પ્રતિક્રમણ કર્યું માખી ના હે માખી એ બેને માટી થાય ઘડી વાર માં વડાપ્રધાન થઈ જાય એને શું કહી શકવા બદલા તો શું લાગે જઈએ થઈ એટલે એ પદ આપી દે પુણ્ય ઉડી ગઈ પાપ જેવું છે ને પછી સારો કરી નવરાશ નો નવરાશ નો ઉપયોગ કેમ કરવો તે જાણવું છે આપડી જરૂર નથી ભગવાને ભાવ પૂજા કરવાની કહી હતી ભાવ પૂજા ભાવ દયા કરવાની ગઈ હતી તારા લોકો દ્રવ્ય દયા પાસે માટે બધું આપણું ભાવ હોય દ્રવ્ય ના હોય કારણ દ્રવ્ય તો વસરાય દીધું દાદા પાસે મણિલાલ ના મિમાયા સર આપણે જય આ સંકેત થયું હોય ને આ ઉત્સમ સંકેત આમ થયું થોડી વાર પછી સમજાય ને દરેક ને બધા ને ને થાય બધા ઉત્સમ સંકેત એટલે સાન છોડી જાય પાછું થોડી પાછું પડી ગઈ છ મહિને બાર મહિને એકાદ આવે સમજય ને ખરું અને અવઘા પરમાવગાઢ અવગાર કે પરમાવગાઢ કેવું ના છોડે દબાણ બહુ પાર છોડે નઈ પરમ અવગાઢ અને પરમાવગાઢ વિખ્યાત એવું હોય એ સ્થાન છોડે નહિ સ્થાન છોડે નહી આ લોકો સ્થાન જ પણ આ જે પરમા પરમાવઘાડ થયું હોય ને એનું સ્થાન ના છોડે આપડે પેલા ચર્ચ પર તહેવાર હતા ને પરમઘાડ મિથાર્થ સ્થાન છોડે નહીં પસંદ માને મનુષ્ય લાયક જ ના રહેસલમાનો કોઈ પકડે નઈ કોઈ દુનિયા માં આવું પકડે નહિ બધા દરવા નિંદા કરે છે આ કઈ દરવાસ આ છે એને લોવલપ થયું ગણિત ડેવલપ ના થયું મીઠ્યા ડેવલપ થયું ધોગતિ ને જવા માટે મળે છે તેના માટે જ ઉપર ચડે છે આ બાજુ પડે તો ઊંચી ગતિ ની જાય આ બાજુ પડે અધુ ગતિ થાય બીજા લોકો અદોગતિ ઉદ્યોગતિ જૈન કોર્મ સારી રહે બંને શક્તિ એ ધરાવે છે અધિકારી કેવો જૈન માં જન્મગતિ જન્મ્યોગતિ ભયંકર આવડે આ બધી જતી કળા બીજી બધી જ કળા કર્યા તો બધી જઈની લોકો તો આવડે જ નહિ બધી જ જઈને ભોળા હોય પછી શીખે આ લોકો ને જે આ મોટા લોકો આવું કરે છે આપડે કેમ ના કર્યું બુ લાવ્યા હોય તો જઈ ભયંકર શક્તિ છે અવડું મળે તો અવરું યારું મળે તો અવળું કઈ આ બેઠે ને આ બધી જે બધી આવશે ને ખાલા અક્કલ વાળા લોકો અક્કલ શીખી ન તમે ગુરુ થઈ ગયા નથી